પોતે પોતાના કરના ઉદય થી ફરે છે અને પોતાનો ભગવાન તો ઘવા ક્રિએટર એ પ્રકાશ જ આપ્યા કરે માં નથી બોલી થઈ જાય આ વિજ્ઞાન એવું છે ને કે આવો ને એના માટે બાર કલાક સુધી વાતો કરવા જાય તો આ તમને સમજાય આ તો ઉડું રહસ્ય બધા શાસ્ત્રો આ બધું હે જમરાજા નામનું કોઈ જીવડું જ નથી કોઈ લેવા આવતો જ નથી તમને કોઈ લેવા આવતા પગાર શું મળતો હશે એ જમરાજાન શું પગાર મળતો હશે ના નિયમ જન્મ આવે છે આમ કયું પ્રમાણે સમજાય બાકી કદું પુરાણ પ્રમાણે શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો નહીં સમજાય જમડા છે બધું છે ત્યાં ઘડે પુરાણ અને શાસ્ત્રો જોઈએ તો જમરા બધું છે લોકો ને ફરવા માટે હમરાજ કરી ને ખોટું કામ ના કરે એટલા માટે ઝઘડા કરી દીધા છે ખોટું કામ કરે છે તો એ ગયા નથી નિયમ રાહ છે આમ તો દરેક શાસ્ત્રો પ્રમાણે હાથ કર્મ કર્યા હોય ત્યારે જ ભગવાન રાત થાય આમ ક્યાં કરે તો આ બધું ભગવાન કહેવાય તો ભગવાન કહેવાય આ તો દરેક આત્મા એ ભગવાન છે પોતે ભગવાન નથી ભાઈ આના આત્મા રહ્યો છે તે મૂળ ભગવાન જ છે પણ એ પ્રગટ થાય ત્યાંથી પ્રગટ થાય થાય ની ત્યાં સુધી ભગવાન કહેવાય છે ભગવાન જીવાત્મા કહેવાય ખબર ને બાકી છે એટલે ભટકે છે અત્યારે દરેક વ્યક્તિ પોતાની જાત ભગવાન કહી શકે કરી ના કહેવાય મારે લોકો નથી કહેતા હું કઈ દોરી ત્યારે માવીર જેવા થાય ત્યારે તમે કહ્યું સંસાર વાળ પામ્યા હોય એવો કોઈ દાખલો ખરો મારી સંસાર વારે મોક પામ્યા થાય હા ત્રીસ ના થાય ત્યાં થોડી બોડી બધું છતા વૈરાગ્ય જરૂરી ખરો ને ના એને વૈરાગ ના હોય એમને પછી નાની પુરુષ વૈરાગ જન્મ થી વૈરાગ હતો ક્યારે સંયમ લીધો સંયમ લીધો હોય તો જ વેરાગ કહેવાય ના સંયમ તો એને જન્મ થી જ હતો એને જમથી આ સંયમ જ હતો આ તો કરનાવું પડ્યું છોકરી થઈ જમાઈ કર્યા પડ્યા બધું કરનાર થયું અરે પછી કરનાવું દે બધું તૂટી ગયું ખબર સંસારમાં બીજી કઈ છે કસાઈ જનામ હોય એ બધા સંસારી અને કસાય થાય તો સાચી વાત કસાય ધોધમાર માં ત્યાગી ને પણ હોય તો એ સંસારી કેવાય કસાય થી સંસારી કેવાય છે હા સાચા અવદૂત ના પામ માં શું કરવું પડે જમાનો તો ખુબ ગતિશીલ છે ટાટા સંતો ટાટા અને એને કેમ પોતાની પાસે આકર્ષા નહીં હોય આવતું જ એટલે મમતા રહીપુર મમતા રહીપુર રાજકીય ખરું કારણ આપ્યો નહીં રહે નહીં કશું નહીં અવધ જ્ઞાન થી હોવું જોઈએ નકલ કરેલ ના હોવું જોઈએ કસાઈ રહી જાય ચાર પછી અવદ થાય કો જાય ચાર બધી અવસુક થાય કોદ માં હોય અવૃત ના કહેવાય આપણે અપમાન કરીએ મળે તો અવધૂત અવધૂત માર થાય તો આશીર્વાદ આપે અવધ અને તે સાચા સંત બાકી સાચા સંતો હોય જ નહીં સાચા સંતો ધાર ભળીએ ને તો આશીર્વાદ આપે આકસ્મિક મૃત્યુ કેમ થાય છે ચાવી શકાય કે નઈ ના ચાલી શકાય બધા ભટકે છે ઘરા હોય છે સાચા પણ સાચી દુકાન નથી હોતી બધા દુકાનદાર લોભમાં લાળ ના પડ્યા છે ખબર ના આપડે કહેવાનું હોય લોહસીબક હો આકર્ષ ના કસાય હોય છે અપમાન કરીએ ક્યારે મળે મારી ના ખેતર જૂના કરે એ કસાય રહી થયેલો હોય તો જ કસાઈ તમામ આવેલો ચારવી એટલે આ ના હોવું પછી આકસ્મિક મૃત્યુ કેમ થાય સારી શકાય નહીં ના સારી શકાય મૃત્યુ લઈને જ આવે વૈષ્ણવ શાસ્ત્ર માં લખ્યું છે મૃત્યુ જપ કરીએ તો ટાળી શકાય બધું બનવા નથી કોઈ કામ કરી પાણી પાણી કરતા કરતા મારી લોકોને કોઈથી કઈ ના શકાય એ બધું આ તો ઘટનું થતી વધારવા માટે કરતા થાય જાય ભેગા થાય ને કોઈથી ભગવાનજી ના થાય આપણા તમારા શિષ્ય જોઈ ગયા છે તો એ મારું કરશો નહીં ઘણા હું તો હું જીવન જીવન નું દાન નથી આપતા મોક્ષ નું દાન આપતા આવ્યો તો ના કરે ભગવાન કહેવાય એ જંગલ બહુ જોતું રહે પણ એમના ખરી નાખી છ મહિના અંદાજ કરતું છે ભગવાન આપ્યું શકાય બહાર બંધી જગા એ ભટક્યા છે અહી તમારું ઘેર જોયા ત્યાં આગળ અને ઘરમાં ટેબલ ખૂટી બધું જોયા રહે એ મન નથી કાલે વિચાર ચિત્ત પાર્વતન કે સાવર ચેતન ચેતન કર્યા દરમિયાન આપણા ખાતે કપાલ ના દર્શન થયા છું જાગ્રતરમ આપણે દાદા ના દર્શન રસ્તે દાદા પણ થાય શું કરું વાત શું કરે ભાર શું કરે આપડો ભારો થાય બરોબર ના જોયા હોય તો લોકો દેખાય તો દર્શન થાય પછી મને ત્યાં દેખા થાય મેં દર્શન કેવી રીતે એ કેવી રીતે બને એ જ આ કાળમાં મોટું હાથિ રે છે કે જે ક્રિસમસ ક્રિસ્ટમસ અમેરિકા બધું ચોઈસે કલાક કરાયું હોઉં પણ દાદા દેખાયા કે વાત તમે બીજા પૂછો હા કે તમે આયા હતા તમારે હા પડે તમે ઘૂંસાડો પણ ના એટલે હાથ કહેવું પડે અને પછી હું બોલું એવું જ બોલે પેલા તમે તો સરપંચો તમને લાગે છે હજુ સરપંચ ગ્રામ પંચાયત નો કાયદો શું હોય છે ગ્રામ પંચાયત જમીન આપે છે સારા કામ માટે તો સરકારે ભલમણ કર્યું સારા કામ માટે આપવાની છે તો સરકાર શું કરે પછી આગળ મંજૂર કરે એને પણ સરખો રાખે સરક રાખે છે હરાજી રાખે છે ઓપ્શન ઓપ્શન તમે લખી મોકલો સર રાખે સર આ પ્રમાણે તમારે કરવું પડશે નહી તો નહી તો નહીં ચાલે એટલે ઘરના કાર્ય માટે આપણું જે ફળ કાર્ય એ બધું લખે એ શરતો રાખે પછી પણ એનું ટોકન મની હોય કે એની પછી કિંમત શું લેશે આ છો પટ્ટે આપે ગમે તેની સરસો વાળી કિંમત ના હોય અને કિંમત લીધી હોય તો શરત ના હોય કિંમત નોમિનલ કિંમત હોય નોમિનલ કિંમત નોમિનલ કિંમત ટોકન મની કે શરત સાથે કે આ શરતો હશે તો શરત બંધ કરશે તમારું એ કરે સમજ તો આપણે અહીં તો મોટી ભૂલ કરી છે અને બાર રૂપિયા મીટર થી પૈસા લીધા કર્યા પછી બાર રૂપિયા મીટર એટલે વેચાણ જેવું રાખી દેરગામ તો કાયદા જોઈ ને આપડે હવે હું તો ચીફ મિનિસ્ટર ને છું કે જો આ તમે પૈસા લીધા તો સરતો છોડી દો શરતો રાખવી હોય તો પૈસા આ તો કોઈની ભૂલ થઈ નઈ છે અને આપડે ઊંચા છે તો આજે હવે આટલા વખત રહ્યું અને મન માવેલું એટલે પછી લોકો મમ્મી થાય ને કહું લાખ રૂપિયા માટે બધું પણ થયા પણ આમ તો એવું ને સરકારી શરતો કેમ રખાય ભલે પૈસા લાખ રૂપિયા ભેસાર આપ્યો તો પછી એને સરકાર સરતો કેમ હોય બીજા ને વેચ્યું સરકારે એ બઉ વેચ્યું અને બીજા આપી હતી આ તો પેલું એ ખરાબો કેવાય પણ હે તેમાં શું થયેલું જોઈ લેજો સરકારે શું લીધું કેવી રીતે આ તો કોઈ ઊંધું ઠોકઈ પડી ભૂલ થઈ રહી છે ઈરાદો નથી કોઈ નું મંદિર ના કોણ કરવા માટે ભરતો હોય કે તમે કાયદો પૂછતું કાયદો આવો ના હોય કેવો ના હોય તમે હમશો કહ્યું આપડે સત્તા ની વાત કરો ચાલો બીજા કોઈ ના પ્રશ્ન પૂછવા પૂછી શકે સ્વીકારતો હોય છે શરણાગતિ કરે આપે વડોદરા માં જોતા રેલું ધંધા માણસ કંટાઈ જય સત્ય હા એ શું છે સમજવું છે છું આ નહી આ કયા આધારે વહેલાથી નાસી રીતે આપણું છું ખરેખર શું શુદ્ધાત્મા શું એ શુદ્ધાત્મા માં રહેવું એમ અદ્વૈત બંને માં રહેવું ત્યારે કોઈ પણ માણસ અદ્વૈત થઈ શકે નહીં ખરી રીતે બે હજાર અદ્વૈત હોય શકે નહીં અને બે હજાર નહી હોતા ત્યારે અદ્વૈત કહેવાય નૈત બે હજાર રીતે હોય તો જ કેવાય એટલે સાપેક્ષ લાગશે પછી અના અર્થ લોકો કર્યા કે આખું દુનિયા એક જ બને લાગે છે દર્શન માં ફેરફારો છે આપ સત્સંગ કરો છો અને ગુરુ પૂર્ણિમા ના દિવસે દર્શન આપો છો બઉ થઈ ગયે એ પૂર્ણ દર્શન કરાયું બધું હમણાં પડી જાય ને પૂર્ણ ભાવ મળી અને આમ તો અહિયાં કરતા ઓળખીએ મનુભાઈ પૂછે છે કે હમણાં બ્રહ્મકુમારી વાળા આવેલા તો એવું કેતા પેલા પ્રશ્ન નો ઉતાર થયેલો બહુ વરસાદ થયા એટલો બધો વરસાદ થયો રામચંદ્ર નો આયુષ અડા ચૌદ હજાર વર્ષ નું આયુષ હતું શું હતું અને કૃષ્ણ એક જ હજાર નું ભાઈ પૂછે છે શુદ્ધાત્મા અને મહાત્મા ભાઈ પૂછો છે શુદ્ધાત્મા અને મહાત્મા એ બે માં ફેરશું કોણ શુદ્ધાત્મા અને મહાત્મા મહાત્મા અને શુદ્ધાત્મા શુદ્ધાત્મા તો ભગવાન છે મહાત્મા તો આ પૂરી દશા અનુભવ દશા સંપૂર્ણ થશે અત્યારે પ્રતિભવ ને એ થયા કરે પણ સંપૂર્ણ અનુભવ લખતે જયારે કોઈ ઓળખાય ને એ બધું થાય જયારે અભ્યસ્તા લાગે બધા જોડે મનોરંજન અને ઘણા સત્સંગ સાંભળે તો આનંદ થાય તો એ મનોરંજન માં ગણાય કે આત્મરંજન માં ગણાય એટલે કે મનોરંજન અને આત્મરંજન સત્સંગમાં આપણે જઈએ ઘણી બહુ આનંદ થાય અને ઘણી વખત ના જઈએ તો આત્મરંજન માનસિક માનસિક આનંદ માનસિક આનંદ મસ્તી કેવાય શું કેવાય મસ્તી માનસિક આનંદ મસ્તી કેવાય મસ્તી માંથી આવ્યો છે ઘણા નિર્મો એમ કે છે કે ભાઈ એવું મસ્તી જ ગણવી આખું દુઃખદ માનસિક આનંદ માં છે મસ્તી માં છે સાજુ સન્યાસી બાવા બાવલી બધા ગણતો મસ્તી મત મો આપડે નિર્મોહી કેતો હોય ને તે ગમે એવું બોલે ખબર પડે બી કશું ના ભાઈ માલ નો અસર ના થાય એ નિર્મતી આપ જયારે જ્ઞાન આપો છો ત્યારે કયા ગુણ સ્થાનક માં પોચો તમારી પાસે ભગવાને કઈ દેખા કઈ છે ચિતેન્દ્રિયજી ને કહેવાય બધી ઇન્દ્રિયો જીતી ગયા મોડ પછી ખીણ મો તમારો તમારો કેવો થઈ ગયો છે એટલે બહુ મોટા પદ માં પેલા બે હાકી ગયા પછી ગયું પ્રગટ થયું હોય વ્યક્ત થયું હોય એ બે સાથે હોય ત્યારે તમને લાભ થાય એટલે એટલે આકારી નિરાકાર હોય કેવા ને ને પરમાત્મા પ્રગટ થઈ ગયા છે બે હશે એ ભોગવે છે દેખાય નહી એટલે કોઈ મૂર્તિ મૂકી હોય તો એને સગુણ ઉપાસના ગણે છે જયારે વાસ્તવમાં જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ સમજવા જઈએ એની જગ્યાએ જે મૂર્તિ હોય ને એને સગુણ ઉપાસના માં આવે છે જાહેર છે બાર કોઈ કોના માટે આ કૃષ્ણ ભગવાન નઈ ભાઈ ગાય છે તે બાર જુઓ છે એનું નામ જ બાર કૃષ્ણ કેવું બાળકૃષ્ણ બાળ જીવન માટે યોગેશ્વર કૃષ્ણ જુદા હોય આવે એવું છે ચિંતા નું આવરણ મહાત્મા ભેગી છે કે ચિંતા થાય છે મહાત્મા નથી લીધું જ્ઞાન ના લીધે મહાત્માય ને આજે પ્રશ્ન પૂછ્યો છે ને અને એટલા માટે લીધું પણ એમના વાઇફે લીધું છે એટલે વાઇફ ને ચિંતા થાય છે એટલે પૂછે છે ના થઈ નથી દાદા જ્ઞાન લીધું છે ચિંતા થાય કેમ હા ભાઈ શું રામીલાસીલા રસીલા કઈ તે દેખાય ના ફારે આદના જંદાએ આદના પાળી દીધી બતાવે કે ના ના કે દેખાય આદના દીધી બતાવે નહી નહી કે લેયા આદના દીબાજી ભાઈ કરી સાદા એ દીધી બતાવી દે કરે છે આદના ને દીપાળે કે નત આદના ને દીપાળી એટલે આદના ના પાઈ ઊડી જાય થાય ને આજના પાસે આપવા માટે બેડવા ને સીતા પ્રધ્ના તો જ્ઞાન આપે ને તો સીતા પ્રથ ઘણી ઊંચી રજા તારીર બુદ્ધિ થઈ છે અને આ તો આ તો નિરંતર પ્રજ્ઞા રહે વિશેષણ હોય વિશેષણ હોય ત્યાં મૂળ પૂર્ણતા આવી નથી પૂર્ણતા આવે છે સારું લાગે એવું નથી પૂછ્યું સાધું ને જુદા પૈસા આપ્યા હોય જુસું બોલે સારું લાગે ખરું બોલું કે તમે પૈસા પાંચસો રૂપિયા આપ્યા હોય અને પછી પૂછો કે મેં તમે ક્યારે એ જુઠું બોલે કે નથી આપ્યા તો તમને ના દાદા તમારો જવાબ વાસ્તવિક નથી સાચું એટલે આખે જુઓ કે સાચું અને કાને સાંભળો જૂઠું તેની અંદર સાંભળો ખેર આત્મા ઠેકવાનું એને જમવા ચડાવવા પડે એ વાત જુદી છે સાચું આપડે હોય આપડે અને પેલા જૂથું પડે તો આપણને ખબર પડે ને ખરાબ છે દુઃખદાયી છે અને સાચું ભરે તો સુખદાય લાગે ને એટલે સાચું પોતાને વાંકે તો અંધારા ભૂતો આવું દેખાય બધું દેખાય આવી વાત કરાય ને દાખલો પૈસા આપ્યા એમ જૂઠું બોલતા પણ દુખ થાય ના થાય એટલે સાચાની કિંમત તો હોય ને સાચાની કિંમત જૂઠાની શું કિંમત જુદું દુઃખદાયું દુઃખદાયબ્દ કઈ ભાષા નો છે અતિમ શબ્દ ગુજરાતી ભાષા નો છે કેમ પૂછવું પડ્યું તમારે જાણવાનું પૂછવું પડે જાણવા માટે પૂછવું પડ્યું હા તો ગુજરાતી ભાષાનો લાગે છે ગુજરાતી ભાષા નો શબ્દ છે આ જઈ જઈ કારણ થયું કલ્યાણ ના વસ્તુ શું છે વિરાટ ના તો બઉ દુઃખાય જાનવર માં જ નહીં નરગતિના દેખાઈ શું કહેવાય એટલે જ્ઞાની પુરુષ ના આશીર્વાદ થી બહુ ઉકતા એવું એનું પેલું પડે હોય રાજી પથ્થર મારે વિરાટ ના થાય કાર્યો જાય એટલે એમ બતાવી દઈએ એ તો મૂર્ખ કરે હંસર વગર ના માણસ એવું ના કરવા દાદા દાદા ને સુરત ના સ્ટેશન પર જ્ઞાન થયું એક ભાઈ મને પૂછતા આપણા મહાત્મા જ્ઞાન થયું એની સાથે કરુણા ઉત્પન્ન થઈ તો એ વસ્તુ શું હશે એમ કે એ વસ્તુ શું છે એમ એટલે કરીને બે નિર્દોષ દેખાય છે પોતે નિર્દોષ જોયું પોતે નિર્દોષ બને તો નિર્દોષ દેખાય નિર્દોષ થાય જગત આપણું નિર્દોષ છે ગાળો ભરે તો નિર્દોષ दादा बीजो एक सवाल पूछू के कृष्ण भगवान एम कहू के, के फले शु कदाचन है। तारो कर्म अधिकारे कदा तारो अधिकार कर्म ऐ राखो इतने खरेखर शु कह माने कर्म तू कर करमी कर, इच्छा कर फल्छा ना कर गीता तो मगे જીવતો જી નોકરી તો એના કૃષ્ણ ભગવાન શું કહ્યું સમજાય લોકો કૃષ્ણ ભગવાન કર્યું છે હા નિષ્કામ તો કરેલું કરતો હશે તો પૈસા કે માલ લેતા નથી એમને પૈસા ને ને ને હોય નવી ને અમને નિષ્કામ કેવાય કે કોઈ કામ ના નથી પછી વેદ વેદાંત વાંચ્યા પછી બોવ આમ સરળ અભ્યાસ કરેલો પણ દાદા એ મને બોમ્બે એમ કહ્યું કે આત્મા નો ઉપયોગ જવું નહિ કોઈ અને એ વાત બંધ થઈ ગઈ પસ્તા નથી આપડે કે મુંબઈ કહ્યું હશે કે આત્મા વાત પછી કરવા જવા જેવું નથી એવી જવાબદારી જવા જેવી નથી ત્યાંથી બંધ થઈ ગયું તો કે આપે શું કહ્યું વાસરવાનું છે એ કઈ છે માટે નથી આ છેદી દસારો સાધન નથી વેદ પોતે જ બોલે આત્માને કોઈ જડ્યો નથી કારણ કે આત્મા કુષ્મત વસ્તુ છે અને વાળી થી વર્ણન ના થાય એવું આત્મા છે પોતાનું પદ પ્રાપ્ત થઈ ગયું છે લોકો થાય નથી લોકોને હીક માટે ભરવું છે આવું ને ભરવું છે મને એક સંગઠળતા માંથી એકાગ્રતા મેળવા માટે નો ઉપાય સામાન્ય શબ્દ માટે ધ્યાન લીધી ત્યારે સા મેળવવા માટે શું તો ઉપાસ તો મન તો મન તો મનનો સ્વભાવ છે એકાગ્રતું નથી ને ભક્તિ કરાગ્ર રહી શકું નહીં કરે તો સામાન્ય લોકો તમને તમને થાય છે પાંચ દસ સેકન્ડ જરૂરી છે પાંચ દસ સેકન્ડ દસ સેકન્ડ ને અને સામાન્ય જનતા બઉ બુદ્ધિ સારી હોય છે કલાક કલાક રહી શકે શું આજે તમે સામાન્ય જન મારી બેંક માં રૂપિયા અસામાન્ય જે ઊંચા થયેલા છે ને તે બઉ કાતા હોય પૈસા કરવા શું ક્યા છે બરાબર છે ને શું ક્યાં છે એકાદ વ્યતા રહે ને બેંક પૈસા લેવાના